Oh, my God. I love you. Bye. पर ईश्वर के आधार हो No, no, no. દોષ શિવનામ દોષ જન પાપ દોષ घर में भरा પાપ દોષ સાર બ્રહ્માનંદ સ્વા બ્રહ્માંદ ના બ્રહ્માંદ નાગલા Oh, no. ધર્મ વાર્મને ભમ I didn't know the numbers ta <laughs> Bye. No. ખબર પડે એમ ક્યાં છે ઉપરકોટમાં છે એટલે બે ભેગા હાલો તો મજા આવે આમ તો મૂર્ત થઈ ગયો રામગ્રીનો હવે રામગ્રી નો કરો ચાલે હોય સવાર તો પડી જવાનો અમે આ બધું ઘૂસ આપણે હાથ વાગે ઉઠા ના પડેગા ને ઉઠાતે ઉઠાતે સુભાજ હનુમાન એનો પડતો માં ભરત નો આવે રામ નહીં કરવું પડ્યું બરોબર આપડે થઈ ગયું ધામગ્રી નું મૃત થઈ ગયું ખોટા નાવ ના મનુષે ભૌસા તેને ખાતે લાવીને ખુદ્યા રિશ્મા કરી શકે તો સાર Thank you. શો કમ પહે ભરી ના ભજન બ્રાહ્મણને से दूध जब बिगड़े तब वो दही होकर रह जावे नीति रीति से दूध जब बिगड़े तब वो दही होकर रह जावे दही पर साहन करे तब माखन चट જળે બન્યા સમજર સમજ સુખમાયા આનંદ માૈબવ કરું હોશિયારી પાર અમયા Oh! <laughs> ધર્મનો અભિસ દયા ધર્મ અધર્મ I live to town, boy. Aparamu Paru Avangar Mora Ma Bukhari Damurari Ma Bukhara Morari Aparamu Paru Avangar સાબર મહન ભરિ ભરિયો પરમ પારીશિ દાસ કરી ખ ખ ખ ખ ખ ખ ન પાર્થનો આલુગો હવે અત્યાર સુધી બધાએ જેને જેને આપ લોકો સાંભળવાંભળવા વાળા મોજમાં રે અને બધાએ અત્યારે આનંદ કર્યો હવે તમે ઘડી બે મિનિટ ભગવાન નામ લ્યો ધૂન કરી પાંચ મિનિટ પછી બસ ભગવાન ભ્રજા લઈને પડે બધા વિદાય લઈ બરાબર ને ધોન બોલશે ને બધાયલાલ ઠાકોર ગેલા નહી નહી બધા બોલજો ક જેટલું યાદ રહેલું કરજો ઓમ શ્રી રામ જય રામ જય રાદાસ કે પાસ